પ્રતિમાન સૂત્ર ને પ્રતિવર્ણ થી ભગવાને બે ટકા ભૌતિક સુખ પ્રાપ્ત કરવાના એમાં માર્ગ બતાવ્યો અને એક મુક્તિ પ્રાપ્ત ભૌતિક જીવનમાં જ્ઞાની બધી કોઈ મજા જ્ઞાની પુરુષો સુલભતા નથી કદાચ નાની છે ને તો સહજ ભાવે મળી જાય મળી જાય તો ઠેકાણ ના પડે ડ્રાઈવર રાખે છે હા ડ્રાઈવર આપે છે ડ્રાઈવર કરતા મેં કહ્યું કે તમારે નહીં એક જ લખી મોકલો એક મોકલજો હું કાગળ એક પ્રશ્ન લખી મોકલજો દાદા પાંચ લિસ્ટ લેવું તમારે તો ઉપર બાપો છે નીચે ભરવાના ત્યાં દિવાતું જાય છે બાપો થયું પહેલા વિચાર ના આવે પછી આગળ પ્રશ્ન કરેલ્યુશન એ તો બીજું કઈ કારણ ન બધા લખીને બોલી નેતા ભરે જૈનો ના વેદે છે શબ્દ થી બોલવું કરે શબ્દ તો ત્રીસ ટકા છે ફક્ત કાંતિ ભટ્ટ આપણે બુટ મારતા જઈ ગયા છે મુંબઈ માં અહ તે એ પ્રવાસીમાં એવું લખ્યું છે મારું આજને મંજીબેનનો કટીંગ આવી છે તે એમને પ્રવાસી પર એવું પ્રવાસીમાં એવું લખ્યું છે એ માધવજીને દાદા બૂટ મારે તો એક એક પામ સે કઠળ બૂટ ખા તૈયાર છે માધવજીને દાદા બૂટ મારે ત્રણ બૂટ મારે તો એનો ઉદ્ધાર થઈ જાય બાદરાથી ઉભા રહે આને બારે વસી કા તો ઠીક છે આટલા ટાઈમ સમજવું બહુ ભારે છે એક વાંડો જો સમજે તો કઈ વિચારવાનું બાકી રહ્યું અને આ મેગવાને આ દુનિયા બનાવી ને આ મેં કર્યું બંધ જવાબ આપશો ને પ્રશ્ન મોકલાવે તો જવાબ આપશો ને કોઈ પ્રશ્ન પૂછાવે તો આપડે આપ જવાબ આપશો ને તમામ પ્રકાર ના જવાબ આપવાનું બોલાવવાના એટલે કાગળ માં લખી જવાબ આપવાના છે બોલાવી જવાબ આપવાના ચાલો ઘર વાગે આગળ આપડે કેવું આ ડિઝાઇન અલગ જ છે જ્ઞાન આપવાની પદ્ધતિ આ ડિઝાઇન અલગ આ ડિઝાઇન અલગ જ છે જ્ઞાન આપવાની પદ્ધતિ માં આ બધી જ ડિઝાઇન આખી ડિઝાઇન સાચી વાત સાબર ની ઈચ્છા હોય તો મળે અને વાંપરતી વખતે એ કયા કામ હોય તેનું ઠેક ના હોય વાપરતી વખતે એ રેતો રહેતી મતલબ અસાર તો પસરો રહે થોડી વાતો પોતા નથી ઊંઘે નઈ ઘણા લોકો જાણે છે તો આવી એ એ સમજત નથી દિગમ્બર ક્યાં ગયા દિગમ્બરી હા ઓવાર નીકળી ગયો જોવાની ગયો ભોગે લેવું પણ ડાયો થઈ ગયો ચા બીજી ની ગયા બાબુ આ તો જતો છે તો આવે મારે કદી કયા કોઈ ના પાવડા ચિંતા થતી શું કરે આ તો અક્રમ કયું <imit> કયા <jay -shashidhaan> <laughs> <hazim>, <laughs> <laughs> <laughs> ભગવાન ગયેલા દાદા ભગવાન આદર્શ બોલી આજે ના વચ્ચે લાગે ત્યાર પછી ખાવાનું દાદા કેવા પછી એનો એજ હે એનો એજ પલા એનો એજ વઈડી એના એજ કો એનો એજ રોજી ને એમાં વેરા દીને તો ભરાઈ ચાંજોતા હે તેનો તેજ દેખાય એટલે બીજો કે દેખાય 12 ગડી લાવ રોડાળા હાલો કે મેકેરા બ્રંજા રેવ આવો આના કતો તે તે ઓલા એક તો ગુમ થઈ દેવા ના જે ગામ ઉપસ ઉપાસ હા ઉપાસ ડાઉન ટકા વાર લાગે કરવાનું તેને આપણે તારીખ ગરમ બજાવવાનું આપડે કાલોભી કરતા હોય દખલ નહી કરવી બ્રેક નહિ મારવી આપડે આપડે મોટર વાત આત્મા લે મોટર માં વાત રૂપે છે ને હા આટલા ને હેન્ડ આના હેન્ડલ મારવાઓ અને પુગલ ને બ્રેક નઈ મારી હા એટલે શું દાદા પુગલ ને બ્રેક મારક ના લેતો હવે હતી સરતે ને એમાં બેગવાગે જાય કઈ ગયા પછી એ કે બ્રેક ની નહી કામ ગાડી ચાલવા જ જાય ને મેરા ના ચાલવા જાય તો જેવી રીતે જાય બ્રેક ના મારો જોવાનું છે ખાલી બ્રેક વાગે અથડા છે છે એનું શું એમ હોવું જોઈએ મહાત્મા આવે તો એ બોલે એવું બોલે એનો ખ્યાલ અમારે તો આ પાંચ આજ્ઞા તો પાસે કોઈ શરત જ નથી ક્યાં ખાવું પર જે ખાવું ખાજું તો આજ્ઞા કાફી પાય છે તેથી આવે વધારે બધા ભણતર વાળા રમાડે રમાડે ગણતરવાળા એવું કરે છે No, you'll don't binh alla come in. Ladies and gentlemen, they don't bangle vamos. It's ok Oh don't do anything. No You don't need to do anything too. It's ok. Ok તારે કહ્યું બઉ આત્મા આનંદ માને છે એ જીવન છે ઘણા લોકો પેલા ભૂલતા થઈ ગયા તમને આપતા પુત્રો બધું ખુશ થઈ ગયો બઉ ખુશ થઈ ગયું અંબેરિકા મુંબઈ ગયા તો આપતા પુત્ર કઈ ડિઝાઇન બને જયારે કઈ દ્રેશ ડિઝાઇન આપતો ખુજ વાત કલાક સારો ખાવે ચાર પાંચ દબાઈ લેકો માટે સાધક ને તમારે જવું પડે ભાગવું પડે એ કામ કોઈ પણ કોઈ પણ સાધના કર્યા કરે પણ ઠીક થઈ ગયો છે બરોબર કામ કરતો હોય મૂર્કે શું કામ કરે જોયા કહીએ છીએ શું કરે છે આ શું કરે છે આ જ્ઞાન શું કરે છે જોનાર કે માસ છે નહી જોનાર માણસ વળી જતો હોય કે બગડે ને એનું વાંક નહીં આપડે કશું બગડે નઈ બધા પેલા સંસ્કાર પેલા ના ખરા પેલા ના સંસ્કાર ને પેલા ના સંસ્કાર એવા હોય જાય ડબર પાણી ડબર ભર્યું ભર્યું તો એવું આવે છે પેલા ખાલી કેમ બતાવી જતો જલ્દી નિકાલ કર્યો છે એના આય છે નિકાલ ના કર્યો ત્યાં આવે નહી નિકાલ તો કરનાર અને તેનો નિકાલ થતો હોય છે એવું જ હોય જાય કે નિકાલ કરે निकाल बो खादे तू के रूपए निकाल कर पचास रूपए 50 રૂપિયા નિકાલ કરે છે ના ભાઈ તો એમ પૂરું મૂકવું કે આપે તમને ભાઈ લેશે અહંકાર આપડા લોકો માહંકાર છે ખોટો દૂધે ધોઈ આપવા પૈસા આપી દેવા જે ભાવ કરવાનું આપી દેવાયું દુધે દઈ ને એક જાત નો અહંકાર અમારે દૂધે દૂધે આપવાના લીધા કોના લીધેલા ડિપેસ લેતી વખતે પાછા આપી દેવાની જે લેશે લેતી વખતે પાછા આપી દેવા ને તે એવું નક્કી કરીને પછી જે એના વ્યવહાર બહુ સુંદર કરી દે પણ નક્કી તો હોવું છે ને તેનાથી ડિસિઝન પછી થાય જુદી વસ્તુ આવર્યા જ કરે છે મારું પધલ હવે આ લોકો આવું બધું હોય આખી પધલ જ બઉ મોટા મળે દુઃખ આવરી લે ને આપતું આપણું એ આપણું સુખ આવરી લે ને એ પધલ આવે પ્રેક્ટિસ માં આવ્યું કેટલાય કાળ ખ્યાલ ને પ્રેક્ટિસ ઘણા કાળ કેટલાય આવતા એટલે આવે ને આપડે આમ જ હોય घंटी पड़ी माफक चोटता प्रश्न जाहिर करे घंटी पड़ी मैं चौटता प्रश्नो जाह करें प्रश्न जाहिर करे प्रश्नो जाया करें निकालो निकालो उपाधि आज मानो का आपने सुंदर लखनऊ जातु आप हृदय सत्संग हृदय सुंदर कई लखीये कई भाव व्यक्त करिए ग्रहण कर नागे दादा वस्तु એવું બનાવ્યું સંસાર છે બેનો માર્ગ એનો અંત ના આવે કે માર્ગ કરવાનો કઈ એનો માર્ગ કે અંત ના આવે નહી પણ ડાયરો નહી અમુક કારણોથી આવવા કદી ને અંત નહી આ પગે થઈ જવાનું થાય કે ના એ दादा તો એને તો બહુ તકલીફ હતી એને તો બહુ તકલીફ હતી ઈ તો વાગ્યું ત્યારથી दादा को को गए, को गए, को गए, तो हमें रुपया दादा कई पेहरवा मने ना थे मन ना खोवाई जाए तो जीव न भरे एवं लोलुपतागल दिवस दिवस पानसिक संघर्ष मिश्र चेतन साथ मित्र चेतन जरा मानसिक संघर्ष आता है निकाल कर आपने निकाल करव हो કારણ કે થોડું એવું કીધું નઈ આજે પાછળ જાય છે આમ જ રાખવાનું આમ નઈ રાખવાનું ના દાદા બધું દેવા ગુજવાડા એના માટે શું કરું પ્રતિક્રમણ કરું પ્રતિક્રમણ બીજા બીજો કઈ ઉપાય નથી બીજો आप अक्रम विज्ञान कर्मनी थीयरी करताज्ञान थी आगर बढ़ी गए आज्ञान तो समझवाचारिये कर्म ऐसी करता है आगर बदी दी आदि कारण आखू करेबाइम कर्मी थिरी जाती मन वस्त मन आखू जाए दादा खरेखर ज्ञाता द्रष्टा बनिया એ એ હોળી અને હોળી નો જોગારોના ને જોકે આમ અજ્ઞાની જે છે એટલે જ્ઞાતા દ્રષ્ટા ના કેવાય પણ એ રીતે આ જ્ઞાતા દ્રષ્ટા પોતે જ છે આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા અને આજ જોવા દિવસ નહી અને દ્રશ્ય આપે છે અને એ પછી જયારે પોતે વાસ્તવિક જીવન માં આવે છે ત્યારે એ પેલા સંસ્કાર અને આ દેવા જુદું પડતું હોય છે અને એ દરમિયાન આવા કોઈ જ્ઞાની પુરુષ મળી જાય તો એનું થઈ જાય છે બાવીસ બે પંચ્યાસી વીસ ને ત્યાં સવારે અમદાવાદ તમે હતા હતા એ લાઈવ હતા મેં હતા એ જ લાઈક આરે એમાંથી અમે જુદા એમાંથી એમાંથી અમે જુદા હા જય જય વિશે અને તો એ લાઈક જુદા તે વિશે એનો ઓળખતો વિષય એનો ઓળખે એ તો એ તો એના કારણે જુદા થાશે બધું ઓળખીએ ને અંદર પૂરી થાય આપડે લાખ રૂપિયા મરતા હતા મટા કઈક મરી રહ્યો છે કે નહી મરી રહ્યો છે આપડા લોકો બે લાકડા જુદા પડે ને તારે ક્યાંક લાકડું કપાઈ ગયું કઈ કપાતું આવડું ઝાડું લાકડું કાપવાય કપાતું હોય તો હજી ના કપાઈ ગયું કઈક એ ના કીધું કયું ના કહેવાય કદું કપાય છે આયુ ત્યાં મેડમ તો જન્મ નથી કરે જન્મ કલાકે કલાક કપાયા જ કરે મેડમ અંદાજુ જુદા થાય દાદા મોકટ સતોતેર મોકટ સિત્યોગ કેવું રૂપાળું જગત તેને એનું રૂપ બૌ સારું છે ગાથું છે ચારું પીવું ચા કોણ પીનાર કોણ પછી પછી પીને નિરાતે હું જ પીવું ચુક્યા છું મળી છે કકડાટ કઈ ગયો કાટ ગયા બીજે બધે ગમ ખાઈ જાય અમદાવાદ પણ એમ ના ખાય કેટલો અંગમાં ગુખા બની બેસી બાર માર્યા કરે હાથે હાથે ગઈ ગુડા કેટલો અંગ ભાઈ કીડી કઈ હોય તે ખબર પડે આપડે આપડે ઉભાડી ઉપાડી આપડે આપડે થાય છે તારી ઉતાર આપડે કેવું દબાણ કરો દેવો પહોંચ્યા કેતા અ રુગનાનભાઈ ગયો હો એ તો સાલું જે ઘોડિયા જ્ઞાન હતું તે ખરું વાત પડી જાય ઘોડિયામાં ઘોડિયા ને રે તબબાન શું કર્યું ઘિયા કે ગયો હા પાછી વાત પડી જાય ના કપાય ન છોડે પછી ચાલશે પછી ચાલશે છોડનાર પછી નહીં ચાલશે નોકરી કરે છે ને હા ફોન કરે તેવાનું શું જોવાનું જાત નહી લગ્ન પણ કરે તેવું પડે તે સારા છે જીતે મને કશું પામ આવતું નથી એટલે એવી જગ્યા મળી જાય બે પણ બે રહ્યા ભાઈ બે ગયા હતા જોડે ને કરે છોકરા છોકરા બોલે ખાતરી છે ને હા તારે હા આર્ય બ્લડ છે કે નહી આર્ય માણસ થાય બોલતા અનાર્ય માણસ અનારી થાય પેલા હોય જૈયાર અનારી કેવાય આર્ય ના ખબર અરનારી અનારી થયા તક ખરી સુધારવાની એ આર્ય થઈ શકે અનાર્ય આર્ય થઈ શકે એ તો ઘણા કાળે થાય પણ આ તો આયે ઓપરેશન કર્યું ઉડી ગયું આપડે હલવાની જરૂર નથી પહેલા દાદા માથે મને કઈ થાય ને એમ જ મને કોઈ શક્તિ ના મળી જાય હાલ્યા આપડે હાલએ તો આવી બને આપડે હાલએ જઈ તો હલાવાના સંજોગો તો સાર કહેવાય છોકરી ભય ના લાગવી રજા કારણ સીતા હોય ના લાગે મનમાં જરા કે થાય ખરાબ કલ્પ થાય ભાઈ ખરાબ થાય મારવા થાય ખરાબ નહ ના કારણ કે એને પોતાની આધી સત્તા નથી એમને ઉદય ને આધીન કરીએ હા જન્મ છે મળતા હુધી બધું જે ક્રિયા છે એ ઉદય ના છે અને ભાવ પોતાના આધીન છે આપડે પોતાને ભાવ તો આપડે છે નહી બહાર ને બહાર ભાવ છે આપડે ભાવ કુડા આપડે જ્ઞાતા બાર ભાવ મારે જગત ભાવ મારે ભોગતા ભાવ પણ આપણે જ્ઞાતા દસતા ભાવ્યા જગત નો જીવ માત્ર ક્રિયા બધી ક્રિયા જે દેખાય છે પાંચ ઇન્દ્રી ની સાય ઇન્દ્રીઓ છે બધી ક્રિયા કારણ કે આચાર્ય છૂટકો જ નતો કર્યો કરે ના છૂટકે જ કરે છે ગમતું હોય યા ગમતું બને ના બને ભવિષ્ય ભવિષ્યમાં કેમ બદલાય ભવિષ્યમાં કેમ બદલાય भविष्य उदयाधीन <कलीश्य> के आप कहू कर आखिरी वस्तु भविष्य मदलाय જે ક્રિયા છે ઉદયાદી છે એને વિચાર લો આજનો દોષ નથી આજનો દોષ નથી માર્યું આજે તો પરિણામ છે ભાવના સમજમાં ભવિષ્ય માં કઈક બોલા ભવિષ્ય ને બીજા ભવિષ્ય માં શું બોલે આજે ભાવ બદલાય ભાવના સમજમાં ભવિષ્યમાં ભાવ બદલાય